એટલી બધી ચિંતાઓ તારા હોવાનું બસ વાપરે સોલ્યુશન તો લાવવું જ પડશે ને ત્યારે જીવન મળે નું સોલ્યુશન નહીં લાવવું પડે ખરી રીતે મળતોય નથી ખરી રીતે જીવતો નથી આ તો માન્યતા ભૂલ છે કે જીવ પોતાની જાતને જીવ મારી બેઠો છે પોતાનું લઈને તો બધું ચાલ્યા કરે છે બધું કોલમ પોલ નું આખું દ્રષ્ટિ શેર છે આ જે દ્રષ્ટિ જગત જોઈ રહ્યું છે એ દ્રષ્ટિ ભગવાન દેખાય જ ને દ્રષ્ટિ પાછલી બાજુ છે બહાર ફોડવા જઈએ છીએ દ્રષ્ટિ શેર થાય આપડે બહાર ફોડવા જઈએ છીએ વિકલ્પ થયા પછી જે સંકલ્પો કરે છે તે સંકલ્પો માં ધર્મ નથી એમ આપણે વિકલ્પો ક્યાં થાય આથી પડે થયો છે ને તારો તો થયા જગત ની વાત કરે છે વાત કરે છે શું કે છે કે વિકલ્પી પછી જે સંકલ્પો કરે છે એ સંકલ્પ માં ધર્મ નથી સંકલ્પ એટલે મારે આપનું દાન આપ્યું છે એવું સંકલ્પ કરે મારે પગલો બધા તે સંકલ્પ કરે સંકલ્પ માં મમતા હોય મારા આમ કશું કરવું મારા પણ હોય એમાં સંકલ્પ માં વિકલ્પ પણ હોય હું આ ક્રિયા કરું કરું એ ધાર્મિક નથી ધાર્મિક કહેવાય ધાર્મિક એટલે કડ માં આવે અને પેલા મીઠો આવે તો મીઠો ફળ તો આપડે ખાધેલો કેરી ખાધેલો કેટલી વાર સ્વાદ હોય તેનો કેરી હોય મરમ હોય તો નથી દાદા સમજાવો વર્લ્ડ ઇઝ અટિવસે હીટ સેલ્ફ ને પછી વ્યૂ પોઈન્ટ આવે પછી એક સાધા ને આપણને દ્રષ્ટિ છે દેખાય નિમિત્ત નથી અને વ્યુ પોઈન્ટ ભૂપેન્દ્ર આ વસ્તુ રિલેટિવ છે વિનાશી ભાગ નું વ્યુ પોઈન્ટ ને બે ભાગ પડી ગયા કે સર તેનો પડતરા ભેજ નહીં આવે આજે દૂધ મૂકી હોય આપડે કજુ કચું કરી ના હોય તમે તરફ પડ્યો પછી થયું અરે થઈ જાય આને જોવું અને આ પછી સોલ્વ કરવું હોય તો એ દ્રષ્ટિ સોલ્વ થઈ શકે મારે દ્રષ્ટિ સંપાદન કરો આ વિનાશી દ્રષ્ટિમાં આખું વિનાશી નથી અવિનાશી માઇન્ટ સમજતો નથી જો સમજે તો બે ભાગ જુદા પડી જાય અને ના સમજે તો એક જ વ્યુ પોઈન્ટ છે મારે સંસાર એનો મજબૂત થયા કેટ થયા કરેલ એ રીતે આપણે જે શબ્દ વાપરી છે વિશેષ ભાવમાં પછી આગળ કેવી રીતે ચાલ્યું વિશેષ ભાવ હે વિશેષ ભાવ માં આગળ સાતત્ય ચાલ્યું તારે પજલ થયું ને પજલ હતું તેથી વિશેષ ઉત્પન્ન થયો વિશેષ ભાવ સેલ્ફ જ પ્રજન થયું એમ મારો નઈ ભજન હતું માટે વિશેષ ઉત્પન્ન થાય છે કરે છે તેમાં આપડો જે ભાવ કરેલો હોય એટલો ભાવ શું કોઈ વસ્તુ ખરું કરે ભરીએ નઈ તો વધારે ખોટું છે ખરું ના હોય કે છો દેવું આપડે તો કામ હાથે કામ છે દરેક ને અનુકૂળ જુદી જુદી ભાઈ માટે એમનાથી કોઈ ખરું છે એવું કહેવાય નહીં પણ આ તો સિદ્ધાંત ની તો સિદ્ધાંત સિદ્ધાંત એટલે એવલી લેર કેબલ સિદ્ધાંત એટલે સિદ્ધાંતર એક્સેપ્ટેબલ બીજું હોય નહિ એનું નામ સિદ્ધાંત એક કલાક જે વર્લ્ડ ઇધિ પધરીફ એની તપ કરનાર તમે સમજાવ્યું ને એ ક્રોધ માન માયા લો બધું એની એને હેલ્પ કરે છે હેલ્પ કરે છે આમાં તો કરતા નથી એ લોકો કોઈ છે જ નહીં અમારે હેલ્પ કરનાર હા વર્લ્ડ ઇધિ પધરી એ સંસારી વાત જ નથી એમાં આત્મા પરમાત્મા જ વાત છે એની પણ વિચારણા ચડી ગયો તો એને કશું રહ્યું રોગ ગોરાંગી પૂછો તક ના ત્યાં થઈ ગયું એ કેમ એનમ થઈ ગયું એ વાત સંજોગ બધા થઈ ગયા થઈ જાય જગત છે તો માથાફોડ કરાય કરાય ને જાય એવું પૂછ્યું અને લોકો પહેલા શીખવા દેવા છે ઉપર છે બાપો જે છે સત્વગુણી પ્રકૃતિ છે એને પણ પ્રકૃતિ કઈ દીધી પ્રકૃતિ જ કેવાય પણ તે કેટલી સત્વગુણિ જયારે માણસ થાય છે ત્યારે એનો અભિન એવા બધો પ્રબળ હોય છે કે હું થઈ ગયો ના સત્વગુણ જયારે કામ કરતો હોય છે આ તો વ્યક્તિના હિસાબે મૌલુખ કહેવાય શું કેવાય મૂળ ધરતું ના ભાઈ અંદર મૂળ વસ્તુ રેલી છે જયારે પ્રગટ થાય ત્યારે દરેક વખત એ જ્ઞાન પ્રગટ થાય છે આ જ્ઞાન પ્રગટ નવું નથી થયું કરવાનું કવર થયું રીસ્કવર કરવાનું આ રીત રીત છે આ ફક્ત રીત અક્રમ છે जगत डवरी कवि भाषा मैंने मौलिक लगे मौलिक तो वस्तु होती खरी रीते मौलिक कोई वस्तु होती कवि भाषा मैंने मौलिक क्या है